મુખ્ય કારણ આગળ ગુરુ બનેલા કારણ પોતે પોતાથી પોતે પોતાની ભૂલ ભાગી શકે જ નહીં કોઈ પણ મહાશિવ નથી પોતે પોતાની ભૂલ ભાગી શકે પામે ઘરું કોઈ કોઈ વખત કોઈ એકાદ કરો કોઈ પામે ખેતી તે પણ મૂળ એનું કારણ તેના હોવું જોઈએ બાકી શાસ્ત્ર સાધન કોઈને તારે જ નહીં છતાં એમાં એમાં સાધન બીજા ના મળી આવે તો પડી રહ્યું સારું કહીએ સત્સંગ કેવાયુષ નું વચન છે ઠંડક તો થાય નું શાસ્ત્ર છે ઠંડક તેની રહે કારણ જેને તું ફોલું છું ત્યારે અવરણની અને અલગ થઈ ગયે છે કે શબ્દ થી વર્ણન થાય વેદમાં તો શબ્દ હોય શું હોય કાળી નાખવા જાય એ વસ્તુ ની બધા જવું જેને જે એરોપ થાય તે સાથે પોતે પોતાથી તારે નઈ કારણ કે પોતાનું જે તમે સત્સંગ જોઈ લો તમારામાં કેમ સ્વચ્છતાની તો મૂર્તિ હતી સ્વતાની તો મૂર્તિ હતી કેમ સ્વચંદતા તો મૂર્તિ હતી પછી કંડારે બઉ દૂર નીકળી ગયેલા હતા પરિવાગ નાખેગ નાખે વાંચન પછી જે મનન કરવા માં આવે છે તે વાંચન પછી મનન કરવા માં આવે વાંચા મનન કરવાનું આપડે બધું ગયું ને બધું પેલા માં શું કે છે વાંચા પછી એની પર વિચાર કરે મનન કરે મનન તો જેટલું મન કરી દો અને સાક્ષા એટલે ના પડે આવું તેવું કરવાની જરૂર કરી વિચારવું તો છે સારા સારા તો દ આક્રમ ની અંદર તો આ શુદ્ધાત્મા નું લક્ષ્ય કરાવ્યું અને પાંચ આજ્ઞાઓ પાડીએ પછી કશું રહ્યું જ નહીં પાંચ આજ્ઞા પાડેતા કરવી એટલે જાણવી જરૂર છે રાતે સારી માવતે તબેત વધે ને ઈધર મતા તરીકે આયો જાળન કાર્ય જમત વધે ને બેર રહેને ગોઈન આ કે કવલ દે દત જાદન સમજે કે બદલે છે કામ લાગે તરત લઈ જ કામ લાગે ક્યાંથી જેટલા મને મળે ને એસ નીકળત આર્યશ્રી કેવાય લાવણિયાતે એ લોકો ના વિચારા ના વાત નથી એ લોકો ના બહુ દુલન કરે એ લોકો ધણીઓ કે છે તમે આમ કરો એ લોકો વિચાર કઈ નથી કરતા કરો આ કરો તે કરો બીજી કઈ ચોકડો કે છે કે મારે એક બે કર્યા રોજ માન્યો તો ગુણ નઈ હું તે પા ને એ લોકો ને આપડી ટ્રેન ને કોઈ બીજે પાસે આપણે બઉ જાગૃત કરવું જોઈએ બીજે પાસે ચડાવીને બધા જ મોકલે આપડે જવું હોય દિલ્હી પાસે બદલાય રાખે હું એ બી જાગૃતિ જોયે ને પાટો બદલાય પાટો બદલાય પાટો પાટો નહીં બદલાય છે તમારે બદલાય દીધું મને પાટા બાજુ કીધું પાટા તો મેન લાઈટ છે તમારે પાટો બદલી દીધું જાગૃતિ એટલે ના હોય તો કામ નથી લાઈફ નીજ્ઞાન કેવા ખાતું હોય જ્યાં પ્રેમથી કામ લેવામાં આવતું હોય પ્રેમથી અને પ્રેમ હોય અને પ્રેમ હોય ત્યાં બુદ્ધિ ના થાય શું કરે અને બુદ્ધિ પ્રેમ ને તોડી રાખી શકે આગળ તો બુદ્ધિ પ્રેમ ને આશક્ત બનાવે શું કરે પ્રેમ હોય ત્યાં બાળકો પણ બેસી રહેલા બેસી ઉઠે નહી વાતાવરણ એટલું બધું સુંદર હોય એક માસ કે તમે બધા આમ મોટા મોટા બુદ્ધિશાળી ભેગા થઈએ છીએ આપડે બાળક રે ના તમે આવે મારી વાત ને મળતું આવે એટલે ખુશ થયા ત્યાં તો હોય નહિ રકા હોય તેવું હોય છે ઘરમાં તો નહી કરતા પોતા હાર કરે કોઈને સુખ આપ્યું હોય તો કે મને સુખ આપી સ્ત્રીઓ પૂછે સાહેબ ક્યાં ગયા ધોની કહેતા આપડે આગળ ના જાય ધૂળ લાગી ને એ અને તમારી મૂડી છે તમારો વિશ્વાસ છે ને જવા વિશ્વાસ રાખવા જેવી રીતે એવી મૂડી છે ભરોસો ના રખાય આ મૂડી છે ભરો મૂડી છે આ મુડી કઈ મૂડી કોઈ ભરો છે આ મૂડી ભરો રાખવા રાખવા લાયક જ નહીં આ મૂડી ન્યાય ખોડવા નહી આપે કેવું ને ન્યાય ને ખોડવા ના જવું ન્યાય ને ખોડવા નહી જવું આપણે કેવું ને પણ હા ન્યાય ને ખોડવાનું બન્યું એ ન્યાય છે કોઈ પણ વસ્તુ બની બની ગયું ન્યાય છે હવે તું આની પર બીજો દાવો ના માગ કૂટાઈ બીજી બીજી વાર આવે આ ન્યાય ને ન્યાય વધતા જાય ન્યાય ખોરા નીકળે છે અને આ કુદરતી ન્યાય નહીં નીકળતો બની ગયું તેમરુદ્ધ માં જાય તો પેલો ગોઠે નહિ ન્યાય કરે તો એ ન્યાય ન ગોઠે નહીં એ લોકો પેલું પહેલી કોર્ટમાં જાય ત્યાં પહેલી કોર્ટ ન્યાય કરે તેને ગોઠે નહીં બીજી કોર્ટ માં કોઈ કોર્ટ ને ગોઠે નહીં વિકલ્પ વધતા પોતાની આજુબાજુ જાવુ બીતી રહ્યો છે ભરી ગયું ન્યાય ચાલ્યા બીજું બધું આ તો બધું પેરે જાય અને કુદરત હંમેશા ન્યાય ન્યાય જ કર્યા નિરંતર ન્યાય ને પુરાવા એ આપી શકે ને પુરાવા નિવેરવિકલ્પ થાય નિર્વિકલ્પ તો તમે થઈ ગયા જ્ઞાન આપ્યું મારતી નહીં આજિયાત રહ્યું કાલી જે તે બાબત નું આપડે એમાં કેવું ભાઈ બની ગયું ક્યાંય એ લાગતા રીતે બની ગયું પેલા તમારી નાની ખાધી અને પાછી મને શા આધારે કઈ ચુકાદે બુદ્ધિ હત્યાપ કરે એવી વાત હોય છે મૂર્તિ બાદ ખૂબ ચાલે ને મૂર્તિ મને સાચું એમ તો હું કમલનાથ આવ્યું કે હું તો જૈન એમાં રેલો જે ઉછરેલો એમાં ગુલાબદાસ મારી એ મગ કબૂલ ના કરાદા ભગવાન પ્રશ્ન બધા પૂછ્યા ને બૌ કે વખત બતાવી વખત વખત પછી મેં કહ્યું બ્રોકર તો હું છું ભગવાન એનું પિતા એકદમ સંતરી ગયું હાર કે મારે આ કરવું છે બુ કોઈ કે છે બુદ્ધિ ના તો આ વાક્ય દેખાય છે પણ બુદ્ધિ ને વાકે દેખાયું એ સારું કે બુદ્ધિ સતત બુદ્ધિ થી જ દેખાવું હિમંત આનંદ નો પાન છે હાલે તારીખ અઢાર પાંચ મહાર્મ કનો બને ત્યાં બરોડા રાત્રે ચંદ્રકાંતનાથી વિતરા નથી રેવાતું વાત કરો પછી પંચોતેર પંચોતેર પછી પંચોતેર પછી કરો છો પેલા ખાસ હતી શું આવતું પ્રોબ્લેમ તંદુરસ્ત રાખે મન ને આપણા મન ને હે આ અંદર ટેન્શન નથી ટેન્સર લે છે દરેક નેશન કોમ્પ્રેશન લોકેટ લઈ શકે મગર ફાટી જાય બધું કાઢવું છે તમારે શું કર્યો મળતો નથી મળતો જ નથી હું અરજી કરવા જાઉં કોર્ટ માં અને મારો પ્રતિસ્પર્ધી છે એ જ વખતે એ જ તમે હાજર એને કેમ રીતે પડે કે અમુક અરજી કરવાનો કેટલા વાગે જવાના છો ને હાજરી નક્કી થાય નાખી નાખી ખરીશન ના રે ખુશાલ दादानेजमा ભૂલ થય થાય ત્રે ની હોય આવવાના હતા ત્યાં બધી ફોન કરાય હા ત્રે ની ન હોય તો ભગવાન આત્મા કહેવાય ત્યાં શબ્દ જ ના હોય શબ્દ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી શબ્દ જોડે છે આત્મા જોડે તે આત્મા નો નથી કોણ પૂલ જ્યાં પૂગલ નથી સિદ્ધાર્થ ના ત્યાં છે શબ્દ કરવાની વાતો નહિ પણ તમારે આત્મા અનુભવ માં આવે છે કાકર મોડા મૂકે સાકર છુ છે અનુભવ માં આવે એવી રીતે અનુભવ માં આવે આ અનુભવવાની ચીજ છે બીજી કોઈ ચીજ નથી અનુભવ થાય છે એટલે સર્વ સમાજ આમ કેવાય છે એની ટાઈમ એના સહયોગ એને કોઈ પણ સહયોગ સમાધાન એ પછી બુદ્ધિ ને કાંસતું નથી બધા બુદ્ધિ ને પાટી કાઢે નહીં તો બધા જ્ઞાન છે બુદ્ધિ ઉડાડે માણસે કયું કાગળ આવ્યો હતો તે સાત કલાક કાઢો સાથે પછી આપડે આજ્ઞાન જ એવું છે કે પછી વગર કર્યા પછી વધારે દેખા થઈ જાય કોણ રાખ્યું કોને કર્યું કાયદ કોને કર્યું આપણે કોણ એવું લક્ષ્મણ છે પાંચ કલાક લગાડ થઈ હોય છે આખો ગાળા ઊઘા નહિ ભેગા ના થાય ને ઉઘા મળ્યું નાખ્યું ચા પીધી એને કાકડા એવું લખે તો હજી માણસ થયા નથી માનવતા ને કી નથી ના બુદ્ધિ ઉપર જાય તો આપડે ગણી એક વિચારો અતિમાનવ જેવા થયા એ તો બુદ્ધિ પડે જાત હું જ્ઞાની શું થાય ગવર્મેન્ટ ના વિરોધી છે લો વિરોધી ના હોય કે ના તો ના વિરોધી જામ જ લોકો માર્ગે ચડવા લોકો તો લાલસુ છે જમ્માન છે લાલુ ને દસ જ ના ચડવાય ભાઈ કેટલાક માણસ એમ કે છે કે કાલે ટાઈમ લાગે તમારા આવ્યા હતા એટલે મારે આપવી પડે ઉત્તર માણસ ને મનમોહન વિચાર પણ થાય તમે શું શું બોલ્યા મેં લખેલું કે મારી જ ભાષામાં એ જ શબ્દ માં હું જે ભાષામાં બોલતો ને એ જ શબ્દો લખેલું તે તમે હાડા શરૂ કર્યું તું હવે ત્યાં સુધી બોલ્યા તા કે આ પેલો ઘડિયાળ બધું લખ્યું આ ઉઘાડા દેખતા ની વાત દેખતા નહિ दादा चमत्कार चमत्कार दिखाई दू मंत्र मार्ग तरह चमत्कार एक मन આપણા ચીફ મિનિસ્ટર નો ઓળખાણ મિત્ર હતો આપણા એમની પાસે નથી એટલે ચીફ મિનિસ્ટર ચીફ મિનિસ્ટર નો કાગળ હાથમાં દેખાય પુસ્તક વાંચવાનું શરૂ કર્યું છે મને બઉ શાંતિ થઈ શું એટલે પછી એ માણસ લેવાનું થયું मन कर कर में विचार दादा मैंने चमत्कार करो क्या मैंने चमत्कार करोटा चमत्कार करताया था मैंने कमत्कार करता ज्ञान लो बुझे शू चमत्टाए हाथ पोली समझ चमत्कार लोग लाल तु ने લોકો જેમ કે છે બુદ્ધિ દેવાનું ક્યાં ગીરો મૂકેલો એમની બુદ્ધિ ક્યાંય ગીરો મૂકેલી એટલે પછી બીજો એક માણસ હતો દાદા ની પણ આ જ્ઞાન લેવાનું ચેતો નથી ચમત્કાર હાલ ગયો છે એટલે એ કહે છે મને મજા ચમત્કાર કરવા દે ચમત્કાર આવડતા હતા બધા બધા આવતા હતા એટલે પછી કહે છે અહિયાં હું ચમત્કાર કરું કે અને બે તમે ચમત્કાર કરી અને લઈ ગયો લઈ ગયો પછી પેલા મહાશ પૂછ્યું ચમત્કાર કરેખા તો બરોબર એટલે પછી આમને પછી બધા સિક્કો એ તો પછી આને બોલાવી દે બહુ આવ્યો સિક્કો પછી પેલા ચોપડી દી જાય પછી મુઠ્ઠીમાં રાખે ને ના હારે એટલે ગરમ થઈ જાય આવી રીતે બીજું દેખાડ્યું નહી જાણવાથી આપ્યું બીજો ચમત્કાર છે તે દેવ લોકોની સાધના હોય કોઈ ઉપરના દેવલોગ સાધના માં આવેલા નથી નીચેના દેવલોગી અને વ્યંતર બે દેવો છે એ સાધનામાં આવેલા માં આવેલો દેવ ધારે શકે જાપાન માં ઘડિયા અહી લઈને આપેલી પણ એ કે નવું ઉત્પાદન કરી શકે છે જા ની સાધના છે દક્ષિણમાં કામ કરી રહ્યા છે શુભ થઈ ગયા બધા મને હજારો માણસ ક્યારે તમે આ ચમત્કાર કરો ચમત્કાર કરો હું કમત્કાર નથી કર્યો આ મારું જામ થશે અને અભિયસ નામ કરવે એટલે આપડે કામ કર્યું હોય તો ના કર્યું હોય કર્યું ના હોય તો દસ મ મનપુર માંથી મત ગસ મળે કારણ કે મારી ભાવના કેવી તો થાય એ ભાવનાનપુર માંથી એટલે મને ઘસ જ મળે ભાવના કેવી તો અધસ મળે બે એક મજા કરે એક માણસ વ્યવહારિક બાબત હતો તા મારી છોકરી પહેરવાની હતી દાદા શેકવાનું ના પડે પણ તમે આથી કઈ મદદ કરી તે થઈ કઈ ગયા તારે મારા મને થયું ખોટું આ માણસ અવરોધો છે મેં કહ્યું આમાં કશું મેં કર્યું નથી મારે જેને કર્યું હોય તેને આપ્યા એ માણસ રાહ જોઈને બેઠો છે તેનું બોજ હું આવી જ મને કહ્યું મેં કજું કરી નાખ્યા તમે એવું જ બોલવાનું પણ કહે મેડણું હોય તો એને આ આપી દેજે તમે કર્યું એવું એટલે એના મનમાં તે ઈચ્છા પૂરી થાય જો એવા લોકો બહુ મારે છે અમે કરીએ છીએ તો દસ ને હિંમત આપ્યો છે એટલે યશ નામ કર પણ અમદાવાદ ને આપડે આવું ના બોલ્યો શું કિટ કાઢી દેખાડી હા ટિકિટ હા શું એવા રાખી ના લાગે હું જવું કે થાક લાગે બરો લોકો મને કે છે તમે કેમ થયા છે ગાડીઓ જાય છે આ હા તો થાક લાગે લોકો ઘરવા રસ્તા ખાડ મળે એટલા હાલ ભેદ થઈ જાય રોગી ખરા ને રોગી ખરા ને રોગ ખરો હમણાં પેલા કૃપાલોજી ના શિષ્ય એમ બહાર પડ્યું છે કે હું સદે જાઉં તો તમારું માનવું કે મેં યોગ્ય સિદ્ધિ બરાબર પ્રાપ્ત કરી છે આ દુનિયામાં કોઈ સદેહ ગયો નથી બીજા બે કર્યા છે મોક્ષ એકલો જ જાય મોક્ષ માં બીજો દેખવાય તો ના જાયમાની સાથે બીજો બે છે કારણ અને સુક્ષ્મ દેહ દે હોય તો ભજકતો હોય ના હોય કે મેં યોગી પૂર્ણતા પ્રાપ્ત કરી છે યોગ વિદ્યા ની કપાળ દેવું થોડું બધું ગણ કરી આ ભાવી નહી થતા ખાડો પછી શું કરે નહીં એના બાપે દાથું તું નહી બેઠો પછી માટી ગુજરાત કર્યો નઈ અહંકાર કર્યો તે પછી મને એમ થાય ગયા નીકળી ગયા હાલ હસી દીકરે અભ્યાસ કરી બધા અભ્યાસ કેમ ગયા બધા દેખાવ કરે લોકો દાદા સ્વદેહ એટલે આ દેહ હાથે જાય હે આ સ્વદેહ બોલે છે કે આ દેહ હાથે જાય વિનોબા ભાવે એમ કે છે કે ધન ને ધરતી ના માલિક કોઈ નહી એમ ધન વિનોબા ભાવે એવું કે ખાતરા નીચે રખાડ અસ્થિ છે અમારી હસ્તી રાખી મેળ ગયો દાદા ઘણા સંત પુરુષો એવું કેવું કે છે કે હનુમાનજી પછી પેલા અશ્ર ઉપર ભગવાન છે ને ત્યાં બધું ચલાવવાથી ગયા છે તો કોઈ બાપ નથી હું બધે જ્યાં આવ્યો જાતે ડુંડુકી ચાલા એટલા સારું કોયા આ વાત ને શું કરી મારે વિચાર થાય છે હું જયારે જયારે આપના વાછું તારે આ લોટો એવું ગોળી આ હોમો કઈ સત્ય શું ઓછવા એવું છે આપણું જ્ઞાન શું કેસે કે નિરિકલ્પી થવું છે કે વિકલ્પી તાર પેલો જોલ્પી ન્યાય છે એમ માની સારી કે ન્યાય જ છે માની સાલી તો નિરિકલ્તી થઈ અને ખરેખર એક્ઝેક્ટ હોતી વાતે જે બને છે એ સા આધારે આધાર કોઈ